બેઠા એટલે તમારું ધ્યાન રહ્યા જ કરે જવાનું છે એમ તમને ધ્યાન કેવાય છે તમે બે છો અને થોડું ધ્યેય છે એટલે ધ્યાન રહ્યા કરે અને ધ્યાન બદલવાયું છે તમને લાગે છેવટે તો આખી રાત પલંગમાં આપડે વિચાર ગયા એટલે પૂછ્યા હા બધું પૂછીને નિકાલ લાય છે શરીર સારું છે નક્કી કરીએ સિદ્ધાર્થમાં ધ્યાન દે એટલે આ જે ધ્યાન ધ્યાન કરવાનું એ તો સમાધિ કોને કેળ છે સમાધિ તો હરસ બેસતા સમાધિ ના જાય સમાધિ કહેરેમાં જો તો સમાધિ ના જાય આ લોકો હેન્ડલ માર માર કરે નાક ડબાવીને અરે હું નાક ડબાય તો સવારી કરે છે સુગા મતલબ શું કરવા થોડું બધું બધા છોકરા સમજે નાક દબાવી આવડો મોટો બધા નાક દબાવી એમને એમાં સાધન સહજ ભાવે ભાવ ભાવના જ કરવાની શ્વાસ ઓછો લેવો કે આ તો નાક દબાવ ઓછો થાય મશીન લેવા છે મશીન લાવે વટાવે હવે કેમ પડતી દુનિયા માં નલાયક માં નલાયક મને દેવો થયો એ નથી કરવી સર જેટલા પ્લેન માં બેઠા એટલા થી કર્યું આવી પડ્યો તુસી ગયો અધિકારી અધિકાર માં એવું ના હોય છે હરીશો છે અંદર નો હરીશો છે બાજો તમે સમજાય ને બેન એટલે અંદર ની એટલા માટે અમારે વાત કરવી પડે ને તમે તમારાતું જાય પણ સમ્યક અનુભવ હતા જ ને સમ્યક અનુભવ સમય સમ્યક બુદ્ધિ કેમ ગણી થાય સમય બુદ્ધિ લાવો ક્યાં ની સમ્યક બુદ્ધિ છે આ બાર સમ્યક બુદ્ધિ નો દિવાળું નીકળી છે શું નીકળે છે સમ્યક બુ દિવાળું છે નહિ સમ્યક બુદ્ધિ નું દેવાળું છે શું કહ્યું આપડે સમજવું કે અસર થાય છે ત્યાં સુધી સમ્યક બુદ્ધિ નું છે સમ્યક બુદ્ધિ કોરો રામ કેવાય છે આપડે ફરી નવી ખોટ ખાઈએ નહી જૂની ખોટ ને વસૂલ કરીએ ને પડી એટલે બે ને આ સમ્ય બુદ્ધિ નથી સમ્ય વ્યવહાર થાય છે લોકો કોઈ પાસે ગયો કે એને તરંગી બનાવ્યો નહીં આવે એ ધોણીજન હમો જ નહીં કરતો એ જાણે હું કરું છું ખરું કરું છું પણ હું એની એ દર્દી થયો હું તો રોગી લોકો ઉપદેશ આપવા માં છે નિરો સમજાયનારા છે કે દુનિયા ઝુકતી ઝુકાવવાળા છે ઝુકાવ્યું છે કે એટલે દોષ કોઈ નથી ઘેર ઘેર ખાવા પીવાનું ઘેર મત છે બધી રીતે શાંતિ છે તો અશાંતિ ના ભડકા અને સમ્યક બુદ્ધિ નહીં આવું ભ્રષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે નથી હોતા રોગી હોય પોતે જ રોગી માણસ ક્યુ થાય દરેક ને એડેબલ આપડે વ્યવાનો બહુ બધું એડ્રેસ નું કઈ આપણી પાસે લઈ લેસ લોકો કશું ભૂખે મારી નાખે ની તો પાણી વખતે ડોમ છે કેવું છે વાંક પાળાનો છે મન અને ડોમ દે છે દેશ ને કોને ડોમ દે છે વાંક કરો છે તમારો કેવા જ્ઞાને કેવા ફેર હોત બાકી બુદ્ધિ નો સ્થળ એમને ભેદો નથી માટે બુદ્ધ રહ્યા શું એમ બુદ્ધ કર જીવન તો એને ગો દીધું છે કટર પથારી માં શરીર જરૂર પૂતો લેવો દેહ ના ગુણો સારા કેવાય છે એ મન ગુણો સારા કેવાય છે કે એક વખત આહાર લેવો એકવું પરિગ્રહ ની પરિગ્રહ છે જગત માં આ પરિગ્રહ જ છે મેરો મારો કયો કયો પરિગ્રહ છે એ એક વખત થાય છે ને એ પરિગ્રહ છે પછી એ એકાંતિગ્રહ જ્યાં સુધી અપરિગ્રહી થયો નથી ત્યાં સુધી અને તમે બે વખત ખાવિક નથી તમને નથી આવતો સ્વાદ ને તમે જાણ્યા કરો છો જાણ્યા કરો અંબાલાલ ભાઈ જરાક ઠંડા થવા જતા જોડે બેસો જોડે શું કહે આજે ત્રણ ઓગણીસો છોતેર અત્યારે એજ છે ભરશો ને બે એકદમ ઉઠી જાય નઈ ઉઠી રહ્યો એટલું ગણતો એલા નઈ રે હું તો જ્ઞાન પંદરસો <laughs> ડિગ્રી એમને ટેસ્ટ જ આવે એમને તો બહુ મજા આવે ને અને મને શું કહેવાય રડતા રડતા રહીએ એવું કેવું હસતા હોય તો દોઢસો ચાલીસ સુધી નીચે પછી બેઠા નથી પણ સારવાર તો નીચે ગતિ નીચે લેવાના કારણ કે હા આજમાં પણ બધું આ તો એવું લાગે પણ આજે અનુભવ છે અમે જેવું જે થયું છે તેના અનુભવ છે કાચ માં બહુ કેવું પડે એમ કહું જુદે જુદે દેખાય બહુ છે અને આનંદ મળે બઉ રજા બનાયેલું બઉ આખી રાત બનાવી બધા ઇનામ આપવું જોઈએ આપણને ઘરે ગમે છે મન તો ઊંચું સારું છે ત્યારે ઊંચો અનુભવ લોચા બચાની જ્ઞાન માં ખરાબ થઈ જાય આ જ વાંચી મને નો ધ્યાન માં ગયેલા મોટી સમાધિ કે આપડે ટ્રાયલ કરીએ વાગ કરેલા આપડે કોઈ પછી ફરણ કર્યું નથી આનું કયું વાળું બાવાય ગયું નથી મેડિકલ માંથી મારું માળગેલ માળગેલ પાણી જડ હોટનું આદુનું આ વાયુ છે મને પોતાને સમજાય જ નથી સજન લેવી જ ચડેલી ના બેહ મા માળગેલ આઈની ડબલિંગ દેખાવા પડે આ વાયુ ને તારેરા પણ નથી ને પર આવડવી આજે આ પીખી ને ચડેલ ચડવું શું હશે આજે ભાંગ ચાલી ગયો છે ભાંગ ચાલે છે મને તો આમાં બહુ મોટો ગુનો દેખાય દાદા દેખાય છે બહુ મોટી આજે ભૂલ થઈ ગઈ એવું લાગ્યા કરે કીર્તિ ભાઈ ને ખબર નઈ દાદા એમનું જ કામ અંદર ના વાયુ એમાં ફેરફાર થઈ જતો નથી છે હા પછી આમાં બંધ લોકોને બસો સાથે થયું પડે કોઈ વાત ગણપતિ પસંદગી જેને ઘણી વાર એવી સેવા જ હોય છે તો એની પછી નિર્જરામાં જાય કે બંધાય તેવા વખતે જાય નિર્જા પૂરી ના થાય કાયદો નહીં બીજી બધી જ મને ચડી કેટલી બધું બધું આપડે જ્ઞાન ની જ્ઞાન બઉ બધું થોડુંક બિલકુલ વધારે સમાધિ માં આ સમાધિ બને છે પછી મા મુશ્કેલ લક્ષણ છે ને લક્ષણ કરે છે આત્મા બગાવે છે ત્યાં બધા પેલો ભાંગે માં છે કોઈ કે જગત માંગા વાળા મિત્રો ની સાથે એવી દોસ્તી નથી થતી જયારે હળવો દિલો જાન દોસ્ત થઇ જાય એવામાં કે અમને આ મયખાના માં જ દેખાય છે પોતે છું તો એ નશા બાજુ આપણને એ કરાવે સરસ અત્યારે જાય આવે આજુ નો રસ મોડો રસ આપડે ગણો મારું પછી લૂંટાઈ પથરા મૂક્યો ખુબ જ વજન લાગ્યા હે એને ચડ્યો કે ભગવાન વિચાર પડ જાય પછી નામ છે બીજું બોલે આપણું પૂછતો બીજું કરે કારણ કે સમાધિ જેવું થઈ જતો સમાજ સમાજ જે મુક્તિ માં મુક્તિના અવસર છે મને આ બહુ મજા તારે જબરજસ્ત બોજો લાગે તારે સંપૂર્ણ બજા છે હું શુદ્ધાર્થમાં બે અનુભવ ભોધનાથ બે હજાર જુદા હોય પાણી ભર્યું છે બેઠા છે એ આપણને ભાંગી ને બેઠા છોક ના આપી છે પાણી પીશે વધારે પ્રેમ <laughs> થી <laughs> મારે દાદા હતા ને વિદ્યાર્થી ડેટ કોમ બધું ખેચાવા આઈ ફોન આઈ ફોન એ બધું ખેચાવા મને ખેચા એક આલન તો એ તો આ છે મારે તો આ લાગે ઇલેક્ટિક હા મને એટલા મારા નો જ્યાર વાત પર તો કે જ્યા જ જાવ સાહેબ મારે તો એસી એસી હા બસ એ જ એમ પાઈ છે હા વિદર નિવારણ કરી મૌન પકડી ને સુઈ જ રહેવાનું જઈશું દાદા જઈશું હવે ટાઈમ થઈ ગયો છે આરતી રેવા દઈએ દાદા આરતી રેવા ના ના થઈ ગયું એવું કઈ લાગે થઈ ગયો હું લાગે ન જ્ઞાન શું કામ કરે છે જય સચીરા યા આ આવી ગયા લે લે ઉપર લઈ લો ઓર મને લાગી લાગી હે ને લોકો નથી ના જોતો નથી આ આરામ કરો સારો દરાママ આરામ કરો સારો કેમ મને આઈ જઈ લઈ ના શોર્ટ જ રાખીશ બરોબર આજે કંઈ ડિગરેડ આવી આપણે રાઈઝ રાઈઝ આ બને કે ન હોય છે ને એ સી સી દાડા એટલે તો સુલ લઈને નથી ઓન્લી સાયન્ટિફિક સર્કન્સ્ટેન્સ ઓલ એવિડન્સ નથિંગ else દાદા આવું કેમ બન્યું છે સમજણ નથી પડતી આવું કેમ બન્યો આપણ આ તો જોવાનું બહુ શું થાય છે જોવું કરવા વાળે ઘટો ઘરે જીતા વાળે જેટલા પ્રશ્નો ઉભા થાય એનું સોલ્યુશન મારે એવું છે આ પધલ જે સોલ્વ કરે તે એકલા આ પધલમાંથી મુક્ત હોય તો સાધુ આચાર્ય મળે તારે કરવું છે એ ડિગ્રી જોઈએ છે વિતરણ વિજ્ઞાન બે રીતો હોય છે આ કાળમાં ત્યાગ કરજો ત્યાગ થાય કે ના થાય મન નું ઠેકાણું ઠેકાણું નહીં દેશનું ઠેકાણું એટલે આક્રમ નીકળ્યો કુદરતી રીતે આક્રમ રીટ માર્ગ માર્ગ હા દાદા સાહેબ નહી ચડાવવા એક ભગત્ય ચડાયું નથી આચાર્યો નહીં ચડાવતો આચાર્ય થયા કયા પછી લઈ જુઓ આ વિચિત્ર ક્રમિક માર્ગ કેમ ચાલે કુદરતી રીતે અસ્ત્ર ઉભું થયું છે અને એમાં નિમિત્ત બની ગયો છે શું છે એટલે તમારું કામ કાઢી લે છે સંપૂર્ણ કામ થાય એબસોલુટ થયું હોય ત્યાં સુધી કામ નીકળેલું છે હું તો તમને કહીશું તો પછી કાગળ લખું નહીં કારણ કે વિતરાગી આ માર્ગ કેવો કહેવાય વિતરાગી વિતરાગી એટલે કહીશું તે પણ એને ક્યાં જ ના કરે શું કહ્યું ક્યાં છે નહીં કહી શું પછી ખેંચવાનું ના હોય બીજે રાજેશ આ વાત સમજી શકે એવી મનુષ્ય નથી તેથી કવિ રાજનું પદ લખ્યું છે ઉપર થી ઉતરી ને નીચે ઉતરી અમારી જ્ઞાન ભરી શકે માયા થી મુક્ત થાય નિરંતર તમારે એવી થવાની ઈચ્છા થાય પગારો નહીં જેમ છે તેમ રહી જ બીજી કોઈ એવી વિશેષ થઈ કેવી ખાન જાણવાની ઈચ્છા થાય બસ જાણ જાણી લો જ્ઞાન જ ઈચ્છા જાય છે તમારે જવાની સર નથી તમે પોતે જ્ઞાન સરક્ષ ભણી મોક્ષ ને રસ્ત સર્વે ના નીકળી હોય ત્યાં રોડી ફરો અને સર્વે કરી લીધો તો અહીંયા આવો આ પરમાનન્ટ સનાતન સુખ છે શું છે સનાતન સુખ જે સુખ આવ્યા પછી જાય નહીં અને જે સુખ આવ્યા પછી જાય એ તો કલ્પી હા તમે પછી પૂછવાનું છે પણ એની મૂર્તિઓ હેરતા ચાલતા મનુષ્ય કરતા એ રૂપાળા દેખાય મૂર્તિ માં છે તો એમ આપડે જોજો કરીએ એવા દેખાય દેખાય છે બાકી નામ દેવું એ મૂર્તિ આ હા ગુરુ દેખાય તે મૂર્તિ દેખાય ચેતન તો આઠે બેઠું જાય એવું નથી પણ આ તો લોક વરી ગયું હતું બધું ડેરામાં જઈ ગયું હતું ગુરુ ઓલી પાસે કોઈ પૂછા વ્યક્ત કરતું નતું એટલે બે પાખે જીવતું નહિ મનુષ્યો બે પાંખે જીવાણ છે બે પાખ એક પાંખી પકડી જાય બીજાંતર જાય ખરું આપણું દે તો એવું સુખ કોણ છોડવું ખરાબ આ ખાવા માટે તો શાસ્ત્રો નિષેધ છે ને આવે છે ને એ નથી વ્યાજ આવશે માંથી પણ હું વ્યાજ કઉ છું એ જે સંદર્ભમાં જાય છે લિમિટ હોવી જોઈએ વ્યાજ ને લિમિટ હોવી જોઈએ એવું છે ને લિમિટ લિમિટ